आज्ञा थी दृष्टि छूटे વ્યવસ્થિત કરવું પડે છે એની અધિન જ બને રાજી ખુશી સ્વીકારીએ તો આનંદ રે બરોબર ખુલીસ નહી દુઃખ પડે ખુલીસ નહીં ગણિવાર થાય ને ગણિવાર થાય દેવ એ વ્યવસ્કી છે કે તો પણ મન માને તઈ ને જવાદા કરે માને નહી એ ઈ વાત છે રાગે પડેલું બધું બગડી જાય કોઈ બગાતું આપડે એક બધા મિયા પચીસ દસ મીયા હતા તો કે હોય તો એવું નહી કર્યું નહી આવું કેવું કબુલ કરવા જે વસ્તુ આવું કેવી વ્યવસ્થિત બુદ્ધિ દેખાડે એવું બુદ્ધિ એટલે બધું પંપાઈ દેતા व्यवस्थित शब्द प्रयोग पृथक करण मगेकरण मागेड पहली वक्त बनुड़ी तो कई व्यवस्थित है पची गए कई रीते व्यवस्थित आनु आजोग आ परिणाम आये के करता अ करता अपने के अपने शु ये शून्य દખલ ના કરે હાથી બુદ્ધિ દખલ ના કરે ધાર્યું કરાવવાની માથા બુદ્ધિ જ કરતી હોય છે એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી થતું માટે ડખકાય છે ખાવાની બાબતમાં થાય કાંદા બટાકા ખાવાની ઈચ્છા ના હોય એટલે એજ ભેગું થાય એટલે મનમાં પેડું થાય છે સેવા ની બાબત નો વધાર થાય કાઢવાની સેવાની બાબત નો વધારો થાય સેવાની બાબત નો શું કુરા મૂકે કુરા ના મળે એવું તો ગાડી મૂકી બઉ ન્યાય કે આપડે હો ત્યારે ઇનામ એવું મદદ કર્યું ઈનામ બઉ સારું કે બઉ સારું કેવાય દુનિયામાં કોઈ કાઢી ના પોલીસ વાત પછી વાર ના આવે चे हम है। हाँ, तो तो है ना चे ना दो से ही ना है दोसे ना पर रह दोष વાત ના કરી અમારે શું કરવા ગાડી વાત મેન્ટલ હોત મેન્ટલ વાત હોય જે પાંચ માણસ ન્યાય મળે છે એમ કે આઉટ હોય છે એવું થાય છે કે ઠપકો આવે છે માણસ જનાવર માણસો શિકાર ના કરે કેમ લાગે સેવા ના કરે એટલે ફાયદાકારક નહી આવી રીતે સેવા ના મળે એનો પોતા હોય ફોટો પસાવવો કરવો ફોટો પાછો પસાવો ફાયદા કરશે પાપ પણ થાય બિન હક નું દેવું પણ પસ્તાવે રાખી જારામાં જે પ્રાપ્ત થયું એ આપણું હતું શું કરે જયારે જે કોઈ ટાઈમે પ્રાપ્ત થયું એ હતું બીજું જ નહીં બીજા લોકો નહીં કર્યું એમાં બીજા દરેક ની સૈયા કરે એ તો ખરું છે સેવા કરવા છે તે ક્યાં સર્વિસ કરતા ખોટી ના કરાયોટી કહેવાય સર્વિસ માં હોય આસનજોગો ક્યાં ફસે એવો એ પસ્તાવો સાથે અહી અણ ની વાતો માં પસ્તાવો હતો બેસત નહી હશે એટલે ખબર નથી પડતી વગર રહે જ નહિ નું ખોય તો માર ખાય તો ના મળે આપડે ઘેર ના થાય તમને આ બધા ટોળામાં બધા લોકો કરતા વ્યવસ્થિત કેસ ઊંચો મૂકી દેવાનો વ્યવસ્થિત છે કે કઈને હેલ્પ થાય અને આપડા તાબા માં એવો વિચાર આવ્યા કેટલા બધા નથી મળે અમને લાભ નથી મળતો એવું છે એવું જ છે બધું પછી જે અજ્ઞાનતાથી આ ગુચો ઉભી થઈ એ આજે જ પોતે સેજ ગુસ આપડા આવડે છોકરા શું ગુજરાત નહી તો શું કરવાનું ચાલો તમારે હજાર ઉપાય બતાવી ગયો તમે શું કરો હવે સમજાય ઉખળાઈ ગયા છે બીજું નવું વધાર્યું એવું કરે એના સારું છૂટે નહિ તાતો બઉ લાંબો રે વર્ષો સુધી સમાજ રાગે બી થાય ના જ્ઞાન તો નિરંતર સમાધિ આપે એવું જ્ઞાન જો બન્યું શું બન્યું લડકો ના બાપ નો બાપડે આપડે કઈ દેવા દે બાપનો દીકરો આવું રેવું જોઈએ રેલા દબાણ જવું જોઈએ ગાડી આવતી હોય આપડે જ્ઞાન શું કેવું જોઈએ આપડે જ્ઞાન ક્યાંથી કૂદી પડવા ઉલ્દી હોવ બુદ્ધિ કારખાના વાર આવ્યા જોઈને પાંચ આગ શું જોયું છે એક જ વખત બઉ સરસ ફ્રીક થઈ ગયું પ્રેક્ટિકલ મૂકી દીધું વાતો કરી બઉ મજા આવે સાચી પરિણામ ની આપડી વાત ખરી છે બધું આવતી હશે ને क्योंकि था था। हो आपनी बात खाई से पने लोकान समझ माते नहीं, कोई कोई स्थावन चाप यह हो ते बाता नहीं करता हूँ, ठाए ताए ताए तोड़ी कर नहीं ठाए दाए बोना हूँ, को दाए जिए तो एक बेवास आए ખબર હોય છતાં એ પ્રમાણે થવા ના દે જ્ઞાન હાજર હોય કે આવું નઈ આવું હોવું જોઈએ છતાં પ્રમાણે થવા ના દે ભાઈ એટલું ભોગવવાનું છે ભોગવવાનું બને અસાત આવી એટલે શું ભોગવવાનું છે અસલું થાય તો સેકન્ડ જગત નહી કુદરતી ક્રિયા છે અન્યાય હોત અન્યાય બિલકુલ શરીર પણ દેહ નિરોગી થાય એમ પછી થાય ચોખ્ખું થાય પછી થાય નિરોગી મન હોય શરીર હોય છે મહાત્મા એમનું જ્ઞાની એટલે આપના જેવું જ ચોખ્ખું થાય પછી જ મોક્ષ જાય ને છો થાય વાય નિરોગી ડ્રાઈવર નો દોસ્ત છે ગાડી જાય આપડે જાય બુ વિપરીતતા બઉ છે તમારા જેવા ચેઠિયા તમને હું મારે થાય તો ખબર હવે પોતે તો ખબર પડે ભાઈ તો પડે લોકો કે ખસેથી પણ પોતાની આડાઈ દેખાય ત્યારે હજુ તને સંચારો થઈ ગયું થયું ના થઈ જાય સંશય સં દાદા ને કહ્યું છે કે આડે વસે ત્યાં જાગૃતિ કેવા પ્રકારની રાખવી જોઈએ રાજી ખુશી આપણી ના સમજ આપણી આપણી ખુશી થી રહી છે આપડી રાજી ખુશી અમે કશું રહ્યા જ નહીં મિત્રાજી થઈ એટલે ભાગવાન તૈયાર કર ખાલી કરે ને તૈયારી કરતો હોય રાજી રોધા નહીં બીજો કોઈ ગ્રાહક નથી રહ્યા જેના આડે થાય છે જેના આડે થાય છે ને તે મન નો રોગ છે હવે એ આડાઈઓ પેલું થાય ત્યારે ઓળખાયો પ્રસંગ બને ત્યારે ખરેખર એને શોધખોળ કરીને ખાલી કરવું જોઈએ ખાલી કરવા જઈએ ને તું ખાલી મને બીજું મળશે નહીં ત્યાં સુધી કરવાનું નથી પોતે એવું કે છે કે બીજું મનસ નહીં ચાલુ રહી છે એવું આડે કે છે એમ એવું આડે કે છે પછી આડે ઉપર આપણને એના ઉપર આપડી દ્રષ્ટિ વધારે કડક થતી જાય પાછી કસતી નથી આ પાછી એમ બઉ કડક થાય આડી કાઢી પણ મીઠું છે કોણી નજર નજર કોણી નગર રાખી ઉડી જાય કુણી નજર લે છે પેહલો સ્વાદ હતો લીધેલો હતો એનો સ્વાદ રાખેલા તું તારા ભાઈ ને ખબર ને આડો છે એવું બધું કદું કરી દઈએ હજુ થોડી આડે રહી છે તમારા રહી છે તારી હજી ઘણી આડે છે બાજુ મૂકી પડશે આડા કહેવાય હાડા થાય પછી આડાઈ ને લીધે ખેંચ ઉભી થાય ને પછી બધી ખેંચી આડે લીધે જ થાય સંત સંતે ચડે એ સંત બધી વાત ચડે આડે ના હોય તંતે ચડે એવું દરેક ગુણો માટે સંત શબ્દ દરેક ગુણો મેન્ટ પણ મોટર થવા નહીવું અને આડોશી જાય તો પછી આપો આ આ મેન્ટ આવડે તો નહી ચા એક તંગ પૂછ ની સાગ આપી દે ત્રીસ બધા નીકળી જાય રોગે નીકળી જાય ખરી ના કોગડા કેવા દેવું ના ચાલે ધીરે ધીરે બંધ થઈ જવું છે હેરાન બઉ કરતા બહાર તો નીવે લાવી નાખું તું બહાર તો આવી જાય ડખલા માં આવતો કોઈ બહાર નઈ આવતું તો જાત્રા બનાઈ જો ને જરાય ને તો તમારી સારું આ તો એકલાને પીડિયા કરે લે તું એટલા મન તો આઈ ના દે રામ તой લિમિટ થી જત આવી જોય ખાસ નઈ પડે ઓછો લઈ લેમ ધનવાદ તો આપણે કયું બધા રોગ જતા રે જે રોગે કહ્યું કાલે વાત કરતા હતા ને રિપેર કરી અમદાવાદ નો છોકરો છે બેંગ નો લડવા છોકરો આઈ નૃત્યો મારે હાથ માં નો તારું મારે મારી જાય હત્યા આવ જ્ઞાન આપ્યું ને ત્યારે વર્ષે બંધ થઈ ગયું જ્ઞાન આપ્યું બંધ થઈ ગયું બોક્સિંગ કેતા કેટલા રોગ ત્યારે બાપ મને કે સુધારી આપવાનું સુધારી આપ્યું સુધારી આપ્યું પછી જ્ઞાન આપ્યા પછી વધારે બંધ થઈને પછી ફરી ચાલુ થઈ ગયું અને પ્રશ્ન પૂછે નાખ્યા નાયક એકદ બઉ રોજ જમે રોજ એ બહુ જામી ગયે ને હત્યા એ હત્યા અહીંયા આગળ શું બોલી છોકરા બધા જ વાત હારેલા છોકરો બાપ નો ભરે નાની વારે એટલે પછી એ કેસ મારે બાપ આમ હા કપડું પહેરીને આમાં હાથ દુખે તો આમાં કયા કરે પછી મને બેઠા બેઠા ખબર થયું છે ઉઘારો છે આપડો દેશી કૂતરો હતો વિરાયતી કૂતરો હતો આયો. બેઠો શું સમજી જાય ને ગ્રેજ્યુએટ થયેલો હતો ને શું સમજી જાય કુતરો કાઢે તો આપે લોહી ના થઈ ગયો પછી તેને હમો કરવા પડે પણ થયો નહિ કઈ બાપ હમા કરવા પડે તે ના થયા બાપ ખુશી છોકરો બઉ એક કલાક લાગ્યો પછી હમ આવી પછી તેવા જ કર્યા કરે એ છોકરો પછી તેવા કરે છે તેના બાપ કે ધનભાઈ મારો છોકરો ખબર બીતા ડાયરેક્ટર વગર કે શું સમજાવ્યું એવું કે ટેપ માંથી ઘૂસી નાખવું પડ્યું એવું કે ટેપ માંથી કાઢી નાખવું પડ્યું આપે એવું કહેલું એટલે એવું બોલે ટેપમાં પણ ઘૂસી નાખવું પડ્યું ટેપ માંથી ઘૂસી નાખવું પડે ઓપરેશન કર્યું ટેપ કરેલું પછી આપે કહ્યું કે કાઢી નાખો કે અમારા તમારા છોકરાને રિપેર કર્યા છે કોઈ વસ્તુ રિપેર કરેલો કરિપેરિંગ નો છોકરા અમેરિકા થઈ ગયા કે છે કેમ થઈ જાય દાદા ને મળવાથી કેટલાક માણસ પૂછતા ના નીકળે કેમ ખોતું તમે યાદ કરું છું વેલ ને પૂરું ખોત્યા કરતા શું કરીને મેલ કેસ હોય બધા તમે તમારી પૂજા ચોથે માર ક્યાં મૂકી છે ઉતારી જવું નાખી બાપ મે